કઈ દ્રષ્ટિ એમ કેદોષ દેખાય છે ને જગત આ દોષિત દેખાય છે બાળકો ને આપડે કહીએ છીએ કે આ નિર્દોષ છે બાળકો બાળકો નાના બાળકો ને આપડે નિર્દોષ કહીએ છીએ ને આપડે નાના બાળકો જે નિર્દોષ કહીએ છીએ એ જતો કેમ રહે છે નિર્દોષતા માંથી બુદ્ધિ થઈ દોષિત થવાનું છે અને દોષિત થઈને ટોપ ઉપર ગયા પછી પછી નિર્દોષ થવાનું બુદ્ધિ વગર ને થવાનું એ તો બહુ મુસીબત નું કામ એ તો બહુ મુસીબત પણ જગત માં તમે નિર્દોષતા રાખો તમે આપડે જગત ને આપડી માફક જોઈએ તો એક કલાકે નિર્દોષ જોઈ શકો વાતો કરી દેખાય નિર્દોષ દેખાય તેનાથી બગડે જઈ દુનિયા તમે શું સમજ્યા શું થાય છે અને સ્વાર્થી ફેરશું દોષિત અને સ્વાર્થી બે માં ફેરશું એકલો હતો એ મારે શ્રાદ કરી લોગદજી પાછળ શ્રાદ્ધ કહેવામાં આવે છે એ શ્રાર્થ નથી પણ પરા છે શું કરી ભેગું કરે ભાઈ બધા ને ભેગા કરી ને ભેગું કરે અને પછી વાપરવા બધે નથી પછા લે જાય છે કોને માટે કર્યું પઢા થોકણા બોકરાય નહીં દેવાય નહીં તેના એટલે સાથી મેં જોયું જ નથી કોઈ હું એટલો જ સાથી હું સાથી બનાવું છું પણ સાથી તમારો તમારો હોય ચાર થી પૈસા ભૂખ ના ભાઈ તો સ્વાર્થી થવું હોય તો લાઈફ ઇન્સ્યોરન્સ લેવાની જરૂર ખરી છોકરા જરૂર ખરી ઇન્સ્યોરન્સ લેવાની જરૂર પડે ખરી લાઈફ ઇન્સ્યોરન્સ આપડે સ્વાર્થી પઢાર પગાર મકાન નું ઇન્ટ ના રહી શકાય તમારા છોકરા કલાક જતા ખબર પડે તમારો તમારો હતા પણ તમે મરી મિલકત તમારા ચરકાવો કે ના ચરકાવો છોકરાઓ તો તૈયાર જ હોય તૈયાર ના તૈયાર થાય તો ગાદી નજા આપતા ને બાદા ને ઘેર આપેલ મારી ના તરફ ચા દાદા ચા દાદા કે તમારે એનો ભાઈ એનો થયો મળતો ને આવું નથી તમે કરો છો ભલે જગત ની ગોળકાર કર્યા છે પણ ઉપર અપકાર થઈ જાય શું કઈ એટલે જાણી લો તૈયાર નથી સમજ માં આવી ને એટલે સમજવા માટે એ તને રૂપરેખ આપવા માંગે છે આખા વોટ ઇઝ વર્લ્ડ દુનિયા બધી દલાવી ખાસ કરી છે આ લોકો આપઘાત માટે પે દેજે થો થવાનું સાયન્ટ વિરોધ ઉભો થયો કરો અત્યારે વિરોધ ઉભો થયો કરો લોકો મિટિંગો થાય છે અને પોલીસ બોલે છે હજુ ચેત નહી ચેત્યા નથી હજુ ચેતવું સારું છે મને મને મળે નહી એની જિંદગી ફરી અત્યાર સુધી દોષો કર્યા છે એ દોષો જોઈ નાખવાની બહુ જ રીતે કોઈને દુઃખ આપીને કોઈને દુઃખ એ પ્રયોગો બનાવીને માણસે મારી નાખવા એ તો કાવડ માણસ નું કામ છે એમાં કલા કર કરાવન એમાં શું શોધખોળ કર્યો ઉપયોગ ખરાબ કર્યો ચાલો તો આવી ગયા લગભગ નથી આવ્યો મેં નીરુભાઈ આવલા છે ચાલો નીકળવા આવી ગયા અઠી વેજો નમસ્કાર આ ક્યાં આલવાઓ એના નામ લખીઓ તો લખીઓ જ રાજમા હા આ બધાય જાર્યું છે ને આમ તમારું નલિન નલિન ના પેલા મોટો આઘાત લાગે કારણ કે એ જાણતા નથી તમે સુધાર્થ માં થયેલા થયું જાણતા હોય તો વધારે કાકા ભુવા બધું વેહ ની ભાષા ચાલે છે નલી ને આ ભગવાની શુદ્ધ ભાષા તમે શુદ્ધ આત્મા એટલે તમારું બાપુ કેવાનું નલીન થયું પડી ને માત્ર ને પધલ ઉભા થયા કરે કારણ કે પોતે જ પધલ છે પધલ ઉભા થતા હશે નઈ થતા હોય થતા છે જયારે પઝલ સોલ્ તારે પઝલ સોલ્વ કર્યું એટલા પઝલ તમને ઉભું નહિ થાય તમે મુક્ત થયા બદલ થી સમજ થયા તમે છો વ્યવહાર થી તમને લીધે અને ખરી રીતે નિશ્ચય થી તમે શુદ્ધ આત્મા શું <coughs> <coughs> <coughs> જેમ ડ્રામા નો છે ભર્યું હોય પણ અંદર લક્ષ્મીચંદ સુ ના જો તરગારો છે એવું જાણે ખીચડી ખાવા છે એવું જો એટલે ડ્રામા માં રિહર્સલ થયેલું પેલું પછી અને આ પેલું રિહર્સલ થયેલું છે કેમ ના આવડે જે વસ્તુ રિહર્સલ થયેલું તે ફરી કેમ ના આવડે આ રિહર્સલ થયેલું જેટલું આ થઈ રહ્યું છે તમને પોતાને ખબર યુ આર હસબન્ડ વાઇફર ફાધર ઓફ યુર સન સન ઓફ યુર ફરમેન્ટ એન્ડ યુ આરન્ટ અનંત સુધી પૂર્ણ વિજ્ઞાન છે સર્વજી અંદર આત્મા જેવો આત્મા એ તમે જોઈ શકશો રિયલ વ્યુ પોઈન્ટ થી શું કહ્યું આપણે સમજાય ને રિલેટિવ રિલેટીવ પોઈન્ટ એટલે એ એ છતાં વ્યવહારથી આ ચામડાની વાંકથી રિલેટિવ દેખાશે અને અંદરની વાંકથી રિયલ દેખાશે સમજ હોય ને એટલે આ ચામડાની આંખ છે એનાથી બધું આ વિનાશી વસ્તુ દેખાશે અને અંદરની આંખે અવિનાશી વસ્તુ એટલે આ બે વાક્યો તમારે આજ્ઞા પાડવાનો સર સરસ થઇ જશે પણ આ વાતો બે વાતે તમને સમજાયું હા કૃષ્ણ ભગવાને કહ્યું કે આત્મા થાય અનંત શું કરે પોતે ઊંધો અને ગીતા પછી પી જાય તો વધારે ઊંધો થાય ક્યારે વિટામિન પોતે શુદ્ધ થયા પછી વિટામિન મજબૂત કામ કરે અશુદ્ધ ના વિટામિન અશુદ્ધ વધારે બનાવે શું કરે સમજાવ્યું તમને બે વાક્યો તમારે તરીકે એલા ઈવેન્ટ કાકે આપણે હિસાબ છે વદેન કે આ ટમ ટમ માઈક બેલુડી કલાનો લોકો પડી આ રેબી વાન ગાતા ગાતા આ એક આટલે ઓર આયેલા છે આ કાલે અને પછી કે મチル સરમા તો પછી તે જવાબ નાથી તો આલેકુલાઓ દે તકી ને તારા સર ભાઈ એ લોકો કે ઓલા હાઈ ફેરિફિકો સાતી કરે અંતિરા કોટ જાય ફોન <laughs> કરે <laughs> કે જે છે પીટર આવી છે એ રેન્ગેસ્ટ્રી દેરાતેસું એ બધું જેવું છે કોઈનું બનેલા મે હે કરી દે તે તમારે ભાવ થાય કોઈને તો કરો એ ગુસ્સે કરો ત્યારે સ્ટીપી માઈટાઈ કરો અને આને કરો તો દેને આને લાઈક મે જોગા કરી તેવા દે કાપે જબારુ પીછે જાવો ગોવાઈતે લગા બળબળ આવીને મેરી વાયલ બળ દે કરો એ એ દેવાજીમાં આની દેખજો તો તે બસ કે શું છો બધા છે તો આ રહ્યા આની છે મેરે જો બાય બસવા કે આ બધા ગયા રહ્યા એટલે આપણે ગુડિયાઓ એ達 કાઈ છે એટલે ને ગુસ્સો બોલ્યા કે કોણ કરા છે તે ઓલી ઓલી ગાંડા અંદર એટલે સારા રીત ગટ કરી કે આ કરી તું છે મને નામ તો હોય આ બધા ટાટિયા એની પ્લેટ છે દેવા નું ગબનન કોણ છે એ સખત બોલે મંડી છે રબોને તે દેવાને દેવાને બોનાયા ટેક્સીને કોને કલા દે તે આપું કાંઈ આ ટેક્સી ટેક ટેક બોલે બસ તો આ દે છે હવે દે તોને દરતી દુકાન તોને આ જ છે હવે આ તો કેવાય કાટે આ નો લીન જો મેં રાખ્યો એટલે આપણે અંત્યો લાગીયો લાગીયો સી પાકી એ જ છે દોસી દોસી બોલા ના બીજ બોલે નળા સુ બોલે એટલે બોટે પર સરેતી એના બોલા છે ચેતવણી આપવી ને એને ચેતવણી આપવી જોઈએ ગુનો ખરેખર એનો નથી પણ આ એક નિમિત્ત છે કેમ એને રાખી હતી તો વ્યવસ્થિત કેમ તો પ્યાલા પ્યાલા તોડવાનું કઈ કારણ તો હોવું ને તો આપડા લોક કેવા છે એક ડઝન કપડા આવે ને તો હાથ પેઢી સુધી ચલાવી કેવા લોકો છે આપડા એટલે પછી કયા પ્રકાર ધંધો ના ચાલે ખોણીવાળાનો ધંધો ચાલે નહીં વેપારી ચાલે નહી આવું જોટો જ બીજો ને આવું જોટો જ લાવું ને જો વ્યવસ્થિત ફાટતો ના હોય તો સમજ ને એટલે આ તોડફા વ્યવસ્થિત કરે છે અને સપ્લાય પણ એ કરે છે એટલે તમારે ચિંતા રાખવાની નહીં ત્રીજી આજ્ઞા એમાં આ દાખલો તમને હમજ પડી પડ્યો બીજો દાખલો હા બીજો દાખલો બતાવો એ થઈ ગયો હવે બીજો દાખલો આપણે બેંકમાંથી એક ગઝામાં બસો રૂપિયા બસો ડોલર પડ્યા જ છે અને બેંકમાંથી બે હજાર ડોલર લીધા આપણે બધા સમજાય છે કે બધા સાબળે છે કે બધા હા બરાબર સમજી રેજો હા પાંચ આજ્ઞા આપું છું તેના ઉપરથી જ આ બધું રાધે હશે બધું નહીં તો જ્ઞાન ઉડી જશે જો આ નહીં ધ્યાન રાખો તો બસો એક ગઝામાં પડ્યા છે અને બીજા છે તે બે હજાર લખ્યો બીજા બે લીધા બે એક ગજા ના મુક્યા એક ગજા બસો હશે બે હજાર મૂક્યા અને પછી આપડે ઘર ભણી ચાલ્યા રસ્તામાં બોર્ડ વાંચ્યું એટલે આપણે ભાઈને કે નલીન ને કહી દેવું કે લસ્તો ખરાબ છે હું ગજવી લાગી દે છે નલીન ભાઈ ને આપડે ધોરણે પાડોશમાં રહ્યા પાડોશ હિસાબ તો કાઢવું પડે ચોખ્ખું કરવું પડે ને આપડે બે જુદા થઈ ગયા નલીન ને તું બે જુદા થઈ ગયા તું પાડોશ તો તારો જ છે કે ભાઈ નલીન ગયું શું કરવાનું વ્યવસ્થિત છે શું કયું કોણ કરી ગયું વ્યવસ્થિત અને પછી જોઈ લેવું કયા ગજાનું છે વ્યવસ્થિત એક ગજા બસો હતા તેના તે દીધા પકડી ગયા ભગવાન આપણે ભગવાન ભૂલ આપી એટલે પછી લોકો શું પૂછે નલી શું ગયું કાપી ગયો આપડે આપી દે ખરા આપડે ના આપે આપડે કઈ બે હાજર સારું કર્યું ઘેર જતી પોલીસ ગેટ વ્યવહાર રાખવા આપડે વ્યવહાર ચોખ્ખો રાખવો પોલીસ પાણી પડી છે નલી નું મન તો ખરું ને આપણે જુદા થઈ ગયા મંત્ર મન નલી શું કે છે તમે તો બે કે છો આ વ્યવસ્થિત વ્યવસ્થિત લીધો આ મંદ છે એટલે આપણે શું કરવાનું ઘેર કહેવાનું ક્યાં ખુદ નાખી સતનારાયણ પ્રસાદ બધા સારું કમ લાગ્યા છે અને પછી ભજીયા બજ્યા બધું બનાવડાયું ખાધું પછી થોડી વાર બેઠા ના ભાઈ મને તો ઊંઘા મને ગયા ઊંઘ આવી જાય નલીન એટલે ઉઠ્યા જ નહીં એ આપડે શું છે બે હાજર ના મળે તું જ ..that we had as <laughs> any criminal cook, 46rdOD focuses on alcohol and nothing more than anything else.. ..cut hard kind of th× 7 hair off time.. ..not that we at 6 저희가ŵ associates in the description of this time.. <yummy> ..this is a 1 buff ઓકે હે તો ઓલે કએ તો આજા આજા મને પિલોટ લાગ કુત આદિ પડા ફોન ઓ બેર મને કિતર પડાને મોન આંતલા કએ તો રિલીટન કાન પિલા ગરે બરા બરા કહેવા તો બજેટલા આટ પટ દેને પટ દેને મને એ કાટ પટ પર દેને તો આટલા દે તો કરી દે અને હવે આ આ મેડિકલ હેલાલુરાજી આની કોટરો એડા ગણ કે ના લોસેર ઓનમે થારી તમારે આ નરી માન તમે આ નરી તમે તમારી તમારી આ ઓર બોલતો હો ઈમાનતો તો બની રાજે રોલન બની આ ગણતી કે મે આ નરી દા મેટેયા નરી માજુ બટેક પેલા ના રાયા આયે નંબર 822 53 45 55 55 ઓર રામાનીમાં તોની એ ગણવા પામે ફાઈલ કી બેય આપ ફાઈલ નો સલેટ કરો આઈરો જે કે નંબર નિકાળો નંબર નોમરી નંબર કાઢવા નંબર ગેશો નોતો એ દાખલાને આપી છે એ આ તો એરો આવી હવે એ તો નંબર નોટ આ તો એરો નંબર છૂટા જ દેડમે તો ને તમારી કઈ વાત છે 일단 બરાબર આના બોલાની આઈરો બગાવે આ ઈમ્પોર્ટન્સ આઈલ નો નંબર ઇન્ટ્રોસ્લી અંક લે ટ્રાય કોણ ફાયદો હે પંજા કરન તો તો રજને બહાર કાઢ કા અરે અહીંયા કાઢો નંબર ડેટા મેં ડાકલા આપો તો અરે અરે અરે ઓર અહીંયા દે ગમેટે મે માર પૂછે માન કી દે તે બેન શું કરે ના તો અરે તો અરે ગમેટે જલા દે 33 બતરા તે ઉતરા દે હાંસી કી ગાડી તો ભરી જેટલા આગળ આ ગયે છે નામ આપ્યા છે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 સાલ્તેન હવે ચલો બેરો એક મગડો જતો જતો ઉત બેરો જતો બેઠા વાય એક જોમ ઓકે એ આના દીપ લાગે ને નંદી જતો જતો કોણ આલે સુન ફાઈરી એકદમી પાઈ લાગે આયો કોણ આલે કોણ આલે મતલબ તો તો બરે વર્ક ને તો ધ્યાન કે પાંચ ફાઈલ દરસીમાં તને મને કઈક કહેવા દઉં બાલભાઈ તમારા પાઈ લોકી આપણી દોરવારો હોય તો તને ક્યાંકનું વાત કરતો તને કહોના કે મેં જ બેટા એટલે આ બધી કાલ્કો તો રણ ના બળે એ ભાઈ એમપીઓ ઓર એસી ગેટિંગ એટી તો બધું જ છે તમે આ સમજવા લે કાતું આપકા નંબર 212 એક ના ડા ભાઈ જ મત સમજતા તો પછી તો આ પૂતે ગમેને આવી ગયો એના દેલુમ અને લેફન કોઈ મારે લેબરે મંડા કરી બેન બેન ને મિસ્ક ના કરો બળ કરો દેખું ને તેલા દે ટ્રેન્ડર ટ્રેન્ડર સરાળો એટલે થાય વેરી સંસાવ દે છે તે બોલે ને ક્યાં અત્યારે વેર ના થાય તો શું ક્યાં ઉડી આવી છે આ તો સાગર જાય એ સિયો સ્લેમન કરો ને એટલે દતી ગઈ એટલે આપણી પાલેસમાં જ ને તા